સેન્ટર માં મોક્ષ છે તો ચાર ગતિ માંથી છેવટે બધે મોક્ષ માં જવું પડશે પાંચ આખું જગત ચાર ગતિ મનુષ્ય ગતિ સિરિયન્સ ગતિ અને અંદર ગતિ આ ચાર ગતિ અને આ ચાર ગતિમાં પુણ્ય પાપના આધારે છે આ ગતિ અને જો પુણ્ય પાપથી રહીત થયો અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મોક્ષની ગતિ ક્લેરિટે નહીં ડેબિટે નહીં એ ક્રેડિટ થાય એટલે દેવગતિમાં જાય અગર વડોપ્રધાન થાય આ તમે એસી થયા છે તો ક્લેરિટને લઈને અને ડેબિટ હોય તો પેલા મિલમાં નોકરી કરવી પડે પૂરું જ ના થાય આખો દાડો મહેનત કરશે તેનું ફરકિટ અને તમ ગુણ ની ફરજ ડેબિટ એ બે ઉત્પન્ન થયા જ કરે છે નિરંતર અને એક શક્તિ ચલાયા જ કરશે જગત ભગવાન ને ભગવાન તો આજે નાતા દ્રષ્ટા પરમાનંદી આજે આવો છે ખરાબ થઈ ગઈ તમારે તો કામ કરે જવાનું કૃષ્ણ પ્રકાર કયું છે અમને આશા ના ભાઈ આશા તો આમ રાહ જોઈને કેટક ની બેઠ ચાતક બેસી ચાર ટીપો પડશે ચાર ટીબો પડશે ઘુસી જાય ગલગલીઓ થાય ખબર પછી ઘુસી જાય ઘર ઘર નું ભવાન જાય ખરો ભક્તો કોણ વ્યવહાર ને સાથે અને ભગવાન ભક્તિ કરે વ્યવહાર પેલો સાથે હોય છે आजगतर व्यवहार है व्यवहार फरजियात मत नहीं सुंदर पूरा बीजु काम करो मरजियात ना व्यवहार तो चलाव गरीबो चाक ले गया चार कलाक बस्ती गुजर आया कहीं पड़ो सावड़ी मूकी थी मूकी थी हमें लाइने आऊज कैसे રાધેશમ ભાઈ કે આ નરસિંહ એ ભક્ત બહુ વિચાર છે અને ચોખ્ખા હૃદય ના થતા કશું કશું જોયતું આ ભક્તો પાસે જોયે છે અને ભગવાન જોયે દેવ છે જ્યાં નરસિંહ મહેતા બહુ ચોખ્ખા માણસ હતા એને કશું જોયતું નથી એને આવું આવું થતું ઘેલ થતી હવા સુધી ચાલ્યા પેલા રાતે બે વાગે ભરી ગયા ત્યાર પછી નાગરો કે ભાગી ગયો તમે ભક્તિ કરવા તક બોલાયેલા ભરી ગયો કઈ ના બોલાય માર્યો પછી આવું ના બોલાય રીવેક ન બોલાય વિવેક ના રહેવું છે અંદર ખોને જાડવાનું ભલું થયું ભાગી છે ના કરેવાયુચર ના કેવાય તો પણ અમારા જેવા હોય અમને જરાય શોખ ભોગ કચ્યું ના થાય શું કયું પણ બાથરૂમ માંભિનય હોવો જોઈએ શું કયું હવે હું તો પાણી ચોકડી વગર ગઉ અને હું મારો સ્વભાવ બધું સ્વભાવ ના આવે પછી મરતું ઓળવવું પડે છે એ કરવી પડે નહીં તો ના ચાલે જગત ને વ્યવહાર તો આવું ચાલે વ્યવહાર માં તો કરવું જ પડે હવે અને લોકો શું કે છે લોકો એમ નહીં કેતા નહી કેતા લૌકિક નહીં કુટવાનો આપડે રાત્રે કુટવાનો રિવાજ ને હું નાની મને જોઈ ધોરી જવું છાતી આટલી બધી છોકરા છે ભાઈઓ ભરી જતી ગયું એટલે મને હું તો ચીન છે મને હાથું લાગે આજે આપડે ને ખબર નઈ કે લોગિંગ કરે છે કે આવું બધું પોલ આપડે જાણ્યા નઈ આપડે આ લોકો ને લડવું આવે આપડા બઉ દુખ કરતું છે પણ તેનું નામ લૌકિક છે એ અમને આવડે લૌકિક બઉ સરસ આવડે અમને અમને બઉ આવડે નાટક અમને આ તો નાટક જ કરું છું આખું નાટક જ કરું છું ટ્રાબા કરું છું સિરસેલ ની પાછું નાટક કેવું નાટક કરવાનું ના ભાઈ ભજવવાનું તેને પછી તમે જાતે જાઓ શું થાય આ ભરતું નાટક ભજે એની રાઈ નું નામ શું હતું તે ટીગડી બોલે છે દીક્ષા દે અને નાટક ના તેમાંથી અમારા વડોદરામાં ચાર જણ જતા રહ્યા આટલું બધું ચાર જણ વૈરાગે જતા રહ્યા હજી નથી પૂછતો તને બહુ દુઃખ છે આપડે બહુ દુખ છે ના કરવું કાપી હું તો લક્ષ્મીજન છું કઈ ભરત રાજા હશે તને સજ ભણતો ના ભૂલી જાય લક્ષ્મીજન છે ભૂલી જાય તમે કેમ ભૂલી ગયા ભૂલી ગયા છે એટલા માટે રાખી જે રાખી હું કોણ છું ભૂલી જવાયું છે ભાઈ મુખ અને અંતર મુખ તમને કેમ લાગે છે એ જાણતો હોય ને કે હું લખ્યું લક્ષ્મીસંદ એટલું રાતો ખીજડી હજી ખાવાની સુંદર કરે અને બધા ખુશ થઈ જાય પાંચ રૂપિયા આપી ચાટી નાખી ગયા ધોનારા નાખી ગયા એ નહીં નાખતા આવ્યો નતું જણ નાટક ટકે ન બધું ના કે જે ટકા નહીં કદાડ એમાં તો લાંબુ પરમાનન્ટ બંધ કીધું આ